એ ખોટું નથી પણ ભગવાન મસ્કરી કર્યા મને સામાન્ય માણસ છે એ શું કેવું મને સામાન્ય જાણે છે અસામાન્ય જાણ્યો અને લોકો લોકલૌકિક માં છે તમે અલૌકિક ને જાણ્યો ચાલુ ચાલો